કાયમ રે અડધો કલાક રેવી શાંતિ તમારી કઈ રેસે પરમ શાંતિ કાયમ અને આ મન જ આપણું નથી થતા મન આપણું નથી છે આપડે કલાકે બહુ સાચી વાત આટલો વર્ષો સુધી માણસો ને સમજણ માં ના આવી દાદા કે આપણું કઈ છે નહી અને છતાંય આપણે સમજી બેઠા છીએ આપણું હોય આ ઘર મારું જોઈએ આમ તો શાસન તો બહાર નહિ આ તો વિજ્ઞાન છે ખાલી નિમિત્ત ભાવ આવી જાય ને દાદા તો ઘણો સમજણ ઘણી સમજણ માં આવી જાય આપણે માલિક નથી ને નિમિત્ત પોતાના બ્લન્ડર અને પોતાની મિસ્ટેક બ્લન્ડર એટલે મોટી ભૂલો જે આપણને ક્યારેય પણ જણાય અને મિસ્ટેક એટલે નાની ગુલ્યો આપણને જણાય મોટી ભૂલો અમે કાઢી આપી પછી નાની ગુલે તમારે ગુર્યો નીકળી જશે ત્યાર પછી તમારે ગુર્યો છે તો બહુ ચાલુ જાય આત્મા પરમાત્મા જ્યાં વાત થાય ત્યાં ઘૂંચવાડો જાય કે આપણે બને કે છે દાદા એક બાજુ સારું કરો આમ કરો સામ કરો શુભ કરો શુભ કરો કરવાની કરવાની વાત જ નહીં કરતા શુભ કરીએ ફળ ક્યારે આવે ફળ એમને થોડું કાન ની તકલીફ પેલા જ્યાં કે આ તો અહી બેરો પડે હા ઓલા આ વેચાતું બી બેરો પડે મને પારાયું એລະ પાડો કાદવ ઘરે રે ને એનો મોઠાય પછી કાદવ ઘરે રે ને ન હોય એલે પાસુ બી થઈ જાય પાલે પાછી ભી રહીત ચક્કર ચાલ્યા કરે બી વેલી જાણે જાણે આમાં બી ને બી ચક્કર જાલાયો દેખ નઈ ત્યાં બી ઘરે ગોજવાળો બધો ગુજરાત શુભ કરો શુભ કરો શુભ કરો ગોધવાળો ના ગમતો હોય તો ગોધવાળો ગમતો હોય તો શુભ કરવું જોઈએ નીકળે એવો માર્ગ થાય છે દસ લાખ વખતે એક નીકળે છે ત્યારે વાત નથી આ રેગ્યુલર વાત અપવાદ અપવાદ અપવાદ છે અપવાદ રસ્તો એ હંમેશ નતો ક્યાં તો આપડા આ લખાય છે એ પછી વંશાશે કરો ને વાત છે ને બધા પછી પસ્તા છે પછી મોટા બોડે પણ they ticket hai hai kya ke kya ke ha hamare ka nadi aa raha hai bhai bamla badi ko auto ba do jo riwaaz thi jo ri thi riwaaz hai the police hai hai aur the lut ચક્કર મંદી ધ્યાન ભવિષ્ય સંબંધી જરાય પણ વિચાર કરવો બધી અમુક વાત થવા ભવિષ્ય જે વિચાર આવે ને એ ભવિષ્ય કીધું કે જે વિચાર ભૂતા હોય ના રહે છોકરો મારી ગયો આગળ યાદ કરીને કોકવા રડે ને કોકવાર ના પણ મળે અમારો ભાગીદાર પણ એટલે મન કે મને કદાચ લડાવવું મળે કાકા શું વાત કરાવી કાકા પાણી શ્રી લેગ હતો બોલીવા માં હમમમ યો નો ગાઈડ કે ડાકાન રેડવ તો સુગો લેતા કે બહુ બહુ આ ફેક્ટી लवली જલે છે આ મોટા મોટા બાર પીઆરજી બાર મોટા મોટા પીયરજી વાત ની કરે અંબાડે નહીં જગત આવું જગત ને બઉ જ્ઞાન બહુ સમજ આપવા જેવું જગત સમજ આપનારા નીકળી આવે થોડા ઘણા કઈ બીજા ઉભા થઈ જાય ચાર યુગું જે સડી ગયેલી સ્થિતિ અધિક એના આપડે નાનપણમાં ઘી ઓછું ઓછું ઓછું શાંતિતા નહી હતી દેડકા છે સલાહ જોયું એમ જ તમે આ મોટા મોટું આ હવે તો આપડે શું આસનિટ કિનાર પેલા જે શાંતિ કરી શાંતિ નથી ના દીધાનું ના જાણવાનું જેમ શાંતિ હોય ને જયારે એનું કોઈ દેખા મોટાડો ત્યાં સંદાસ રાખે ગો મિટિંગ અમારો કઈ લખે ગયા દાદા ભગવાન રૂપે અગી છે પણ જરા કાચી પડી જાય સાહેબ કાતી પડી જાય બેઠા એમના મધર ઓફ થઈ ગયા ને ત્યારે સમશાન માં ત્યાં ગયેલા ત્યાં ને ને મોટી ગયો સિવાય નીકળી નઈ પ્રભાવ દેવ લખ્યું છે મોક્ષ દાતાપુર મોક્ષ દાતાપુર શું લખ્યું છે મુંબઈ નો નક્સ સરકાર નો જ ભગવાન ઉપરી કઈ કઈ અંદર એનું હોય જ એટલે અહંકાર તો ખબર એટલે મોડો દેખાય નહી એક રોજ માલ માયા લોકાર લોકાર લો જાય સાચી અધ્યન છે જેવું છે એવું દેખાય લોકો ને સુરેશ ચંદ્ર કઈ સુરેશ ચંદ્ર દેખાય છે હું સમજું છે એવું શું જગત તું સમજતો નથી સમજણ માં હું જે સમજુ છું એટલો ફેર છે તું સમજતો નથી એટલે તું ગુસવાડા માં લોકો અમદાવાદ પ્રશ્ન પૂછે તો ગુજરાત એક ને એક ને એક ફી ના ધણી નું નામ છું તો ગુજરાત આપડે કઈ તારા ને એક ને એક ફી ના નામ છું તો એમાં બહુ જાળવું મોટા મોટા ઓફિસ બહુ ટાળા પડી જાય આવું પ્રશ્ન પૂછે તો ગુજરાત ના થાય ગુજરાત ધંધો કરે તો ધંધાનું કેવું સારી થોડી ને સલાહ આપું એટલું આખો દરો તમારે સુ નોકરી નીકળ નહીં પડતો ખેલતી નહી વેપાર માં બંધ કરે પૈસા તો લાભ નહીં આપવાના પૈસા આપતો હતો આપડે પપ્પા હતા ના આવ્યા હિજાબી ગયા તમારા ભાગીદાર લઈ લીધો કબજો પૈસા તમારા હાથમાં રાખવાનું હીરાભાઈ પૈસા આપડે રૂપાજી પ્રતિ સલાહ સારી આપવાની કૃપા ને સલાહ વખતે એવી સલાહ આપેલી પાછી દુઃખ તો આવવાનું નથી સરકાર મારે એમ કેવું છે એના માટે આ કિલ્લા આવી ગયેલી અને મારું કામ કરી જ નહી તું બધા ભાઈ તારે જયારે કામ હોય તારે મારે આવી મારું કામ કરી રાતે બે વાગ્યા અહંકાર કેવાયંકાર શુભ અહંકાર ના એવો અહંકાર અમે અહંકાર કરીએ અનુભવ ગયા છું તો હજી જતોને તો અમે ફરી હારે બાર તેઓ ગયા ઉછાડ્યા સિનેમા જોવા કર્યો એના મને એમ થયું કરતા મુજા મળતા થાય એના પ્રશ્નો ના ખુલાસો ના થાય તો એટલે ભારા આવવાથી જો એને દુઃખ જ થયું તો તો પછી મારે શું શોધખોળ કરવી આવે ને તને તો અમને પડકાર હું કઈ દેવા નતો આવ્યો માનવ બે હાજર આવી જાય ખુશ થઈ જાય પડકાર પહે છે ને મને આવું પડકાર પહે એમ નહીં કારણ કે ના આવ્યો હવે મોડો આવે ને તો અહિકાર માટે નહીં બોલે લોકો નો ભરકાર નીકળી જાય છે કારણ કે લોકો પૂછું કારણ પૂછ્યું છે પણ એમાં કારણ કેમ થયું કેટલા વર્ષ પેલા ની વાત છે આપડે એનું અધિકારી વાત કરી અત્યારે આવીને tell me તમારું કામ કરવા મને તમારે પાસે ફોર્મ માં પૈસા હશે હીરાબાદ ના કે આપ્યું એ આપણી સત્તા ઉઠી કબાલ ઉગાડજો નહીં એમને ધ્યાન જ લાગે કે આપી દઈશું બધું એ આગળ પાસે એના થાય ને એટલો હોય ને ભાઈ બેઠા હોય તો એ આગવા પાસે ને સવારે તો આપણ આપતા કોને બહાર કાઢી પાપુ બેન મન બેન બાજુ કહીએ નામ ત્યાર પછી ને આવું જોવાનું વાળો પેલું બધું યાદ હતું બધું તો આપણને ઘટેલું ન હતું પણ આમ આમ જયારે જુએ ત્યારે આમ બાજુ દેખાય દેખાય બધું જોઈ નાખ્યું બધા લુણા સોઈ શાખે નાખ્યું વધ હકીકત આપણે લાગે છે એવું લાગે તો મો પડ્યું હોય તો એવું લાગે કઈ નહીં એમાં હાથમાં પડ્યો હોય હમણાં અંગૂઠી તમને આનાથી લાગે વળગે નહીં તો મોને કહેવાય ને કપડા માં એક કપડું ના રહે તો અમને સાથે કશું અસર થાય નહીં પછી સમજી જાવ કે અમને કેટલો મો કે તેમ મો કે ગાય કપડા ઉગાલે નું કપડા ઉગાલે છે ને ના કે જે તેમ ના દાય મો કીલો કેવાય મોન કે લોગન તો કાયલે તો સબરાંશિત આય ભજે દીતા ભજે તો થાય ભજે તો થાય ભજે તો જ નહી અમને તો એવા લાગી જોવા જેવું હા મોડું તેમાં ધંધો નહીં થાય મારી રહ્યો છે ધંધા નહીં થાય નવું કર્મ બંધાયું નવું કર્મ બંધાયું પુણ્ય કર્મ બંધાય પચીસ થયા પછી આવડે પછી એ આવે પણ અત્યારે અત્યારે આવે છે આપડે એવી પૂજા ભણવા માં આવે છે બહુ જુજ રીતે નૌકાર બંધો બોલે આઠમ કહી શક્યો હકી ના કરોલી ગઈ ખરીત છે સંકેશ્વર માં કે છે કે અઠમ કરે અઠમ ત્રણ વાત તો દેવ દિવસ પેલા આવતા કે અત્યારે ત્યાં જૂર્તિ છે ને મૂર્તિ જગ્યાએ ભગ્યતા તો દેવ દિવસ ખરો ભગવાન મૂર્તિ હોય તો ભક્તિ કેમ કે ત્યાં રાતના દરવાળી બંધ ગયા પછી દેરાસર માં રાત્રો રોજ બંધ થઈ ગયા પછી ભક્તિ કરવા માટે દેવદેવી આવે છે રાત્રે રાત્રે દેવ દેવી નું કામ કરે ભક્તિ કરે ભક્તિ તબૂરી ભક્તિ કરે રાજેન્દ્ર લોકો હવે એવું હોય વભરવામાં આવે ને કે બે જગા નું હાથ હોય બીજું બધું ત્રણ પણ આવે છે ખોટું નહીં ખોટું નહીં આવે આ બધું ચોખા નાખા ના થશે ના થશે પડે છે ખોટું નથી થાય આ સમય માં શક્ય નથી ને આ સમય માં તે શક્ય નથી ને પણ આવે એ મારો તીર્ણ માં શું છે સારું હોય વાણી એની મનો એટલે બધું ભેગું થાય મનોહર પણ આગળ જીવિત હોય ન તો હોય જાતે હોય નહી અહીં સુગેટ હતા એક મહેલ જેટલો હતો આપડે સુગંધ કર્યું કોઈ લોકો માન્યા નહીં હા સમય વખત માં રહેવું હશે ના કોઈ માન્યા બહુ જતા પૂરા હોય ના અંતરાય કરું ના ઘર ગ્રહ છે ગુરુ નો ગ્રહ એમને પેપર માં ક્યાંય વાંચ્યું કે ગુરુ નો ગ્રહ વકરી ના થાય વકરી ના થાય દુનિયા ની ઉથલ પાથલ થઇ જશે એમ કે છે પડી જવા નહી આપડે આજના લગત માટે નતા લખતા એમ કે છે જે વખરી આજે થાય ને પેલો થયેલો હોય તો થાય નવો વખરી થાય નવો વખરી આ તો બધા આ જ્યોતિષ્ય લોકો ભડકા તો હું તો એમને એમ કેવું છે ગુરુ વકરી છે હરકત નથી આવતા આમ બોલી સરકાર ભડકાવે વાવાઝોડું આવે છે વાવાઝોડું વાવાઝોડા આરામ થતા વાડો મેવાઝોડો બધા વાવાઝોડું કર્યું બધા લોક ગભરાય ગભરાય કરે ગુરુ પર કૂતરો ઓ આવતી આવી દીસર કે પડી જાય ને સરો વક્રી લેવું ગુરુ જગત ઉપરની ગુરુ વક્રી છે તો બરાબર બસ સાહેબ લે વક્રી લેવું વક્રી લેવું માં કા ભરું માં કા ભણીયો છે એટલે કે ગુરુ હંમેશા રક્ષા કરતા ગ્રહ છે ઓ garu kare garu garu bari gaadi gaadi gaandu kare gaandu kare to ha seva kri ke દુનિયા માં કશું બનવું જ નહી બધા સૂર્ય ને પડી ગયો નહીં ચંદ્ર થી પડી ગયો નહીં આપડે તો પંદર વીસ હજાર થાય એટલે વાગે બધા ચૂકવો જ નહીં એ વકરી થાય ના થાય ગયા કરે ભડકાવે તો ચાય પેલો સોદા કરેલો હોય જાય કે શું થશે સ્વાદા માટે વિધિ કરવું કે છે સે બેન પૂછે છે કે પૂજા થી ગ્રહ ની શાંતિ થાય થાય તો પૂજા થયો છોકરાઓ જોડે કેટલા છોકરા છોકરાઓ જોડે ક્રોધ તને ચડે તો પછી એને તું પ્રસન કરું શાંતિ થઈ જાય અને આ બધા ગ્રહો જુદમાં માયાલુપ કરાવ ગ્રહો જ કરાવે કોઈ વાંચ કરે દાદા એ ગ્રહ સાથે જોડાયેલું કેમ ખેડ આ તો કર્મ આ તો જે થાય છે એ તો કર્મ હિસાબે થાય છે ને જે પૂર્વે કરેલું છે એના કર્મ હિસાબે બધું આવે છે ને બાર તો એને ગ્રહ સાથે શું કામ જોડાણ કર્યું છે જોયું ગ્રહ કે આ ગ્રહ અત્યારે નબળો છે આ ગ્રહ અત્યારે સારો છે એવું ગ્રહ સાથે શું કામ જોડાણ કરેલું હશે એમ જાય છે આ કોના તાબા માં ત્યાં કરાબાના ગુરુ ભાગવત રહે માલિક અમલ કેવાય ધર્મ આપણો આપડો ધર્મ હોય તો બાપો પગ થયેલી હોય એવું ગણાય નો સ્વભાવ એવો છે કે એમને ત્યાંથી આવી રીતે કાર્ય થયા કરે કે પણ એ દેવો તમારા બેઠા હશે એની જોડે જોઈન્ટ હોવું જોઈએ જોઈન્ટ હોવું જોઈએ એ નવે ગ્રહ તમારા બેઠેલા